આપડા લોકો લડાઈ તો લડતા નથી અને લડે છે તે કોઈ દડો હચી નથી મારતા હાથ નથી ગમતા વાણી ના પથ્થર મારી મારી કર આપડે કહીએ તો વાગે એ તો વાણી પથ્થર વાગતી છે કારણ કે શિવાનંદ ને કે એટલે શિવાનંદ એ વાગે પણ તમે શિવાનંદ રહ્યા નથી આવ્યા શી રીતે શિવાનંદ તમે રહ્યા નથી શિયા દોષ હશે જુદા સંયમ ની જરૂર ખરી બે સંયમ ત્યાગ તો ઠીક છે ભગવાને તપ તપ કરવાનું ના કહ્યું છે આ કાળમાં કે નવા તપ કરવાના છે તમારે ઘેર આવી પડે એટલા તપ કરજો કરુગમાં ઘેર બેઠો તપ એટલા બધા આવી પડે છે કડી બગડી હોય શાક બગડી હોય તપ કરવાનું આવ્યું ના મળે તે દપ કરવાનું કડી બગડી હોય શાક બગડી હોય અહંકાર ના હોય કેવું સંયમ માં ક્રોધ માન માયા લોન ના કરે એમ સંયમ સાચું છે જ્ઞાન છે જેલમાં પૂરેલો હોય તેના મુક્તિ જોઈએ જેલથી પૂરેલો જ ના હોય તેને તમને બંધાયેલા લાગે છે બંધન લાગે છે તમને બંધન તો છે ઉપર રહો હજી તો આટલું બધું કડવા જ લાગે છે બેટ મોક્ષ જ્ઞાની પુરુષ પાસેથી સંયમ લઈએ શું કહ્યું આ એ છોકરા બે ભૂત માં કયું ભૂત ખરાબ છે કે એમ નહી થઈ જવાનું એમ તો કોઈ આ બધા મહારાજ બધા બોલ બોલ કરે કશું વળે નઈ તમારા ભાઈઓ ને તમારા બાપાજી ને મોક્ષ આપેલો છે મોક્ષ કોઈ દાડે દુઃખ ચિંતા ના થાય એવો મોક્ષ આપેલો છે પણ તમારું તો પેલું આ મગજ બગડેલું નઈ એ તમને જમપી બેહવા ના દે આ બાજુ નો ભાગ જયારે બગડી ગયો રિપેર કરવો પડશે જેવા જ નથી વાંચે એટલે રોગ થાય અને જાણે તો મુક્તિ થાય જાણે મુક્તિ થાય જે પુસ્તક વાંચું જેમાં મોક્ષ આ બધો બગડી ગયો હમો કરવો પડશે પોતે પોતાની પોતાની સ્વછ નો રોગ છે શું છે સ્વચ્છ સ્વચ્છ સ્વચ્છ તમે જાણો શબ્દ ઉપાય કર્યા શું થાય બોલો ને તમારો બમણો નહીં વી ગણો થયેલો છે ચાલ ભાઈ ની કારણ કે ના કોઈ ગુરુ રાખ્યો ના કોઈ સંસારી પણ અકશાય છે જ્યાં કસાય છે ત્યાં વિતરાગ ધર્મ બિલકુલ છે જ નહી એ તમને સમજાય ખરું ત્યાગ હશે કે નહીં હોય ભગવાન ને ત્યાગ ની જરૂર નથી કસાય થવાની જરૂર છે સંસારમાં શું ખોતા એને ત્યાગ કરવો જોઈએ જેને મોક્ષે જોવું હોય તેને કષાયું જોઈએ શું થવું જોઈએ કસાય જ્ઞાની પુરુષ કરાવડાવે હવે તમે એક આવો તો એમનું કે છે જેનાથી આત્મા બધા કસાય નજ્ઞાન કસાય મૂળ અજ્ઞાન તેથી અમે જ્ઞાન આપીએ એટલે અજ્ઞાન જાય કસાય જાય બધું જતું રહેલ હવે આવો આ તો એક જ આવડો બોટો દાખ હતો એટલે મોટો મોટો આવડો હથિયાર રાખી કાઢવો પડે શું કહે એને મોકલું જવું પડે આમ તો ભટકી જ ભરે શાસ્ત્ર માં તારે ભટકી માર્યા બરાબર શાસ્ત્ર સમજવું પડે જ્ઞાની પુરુષ પાસે સંયમ આવ્યો છે એવું લાગે એમ સંયમ તો અમારી રીતે ગણતા હોય ને દાદા છે એટલે એવું લાગે લો તમારા બધા ભાઈ કરતા વધારે વધારે કારખાનું મોટું છે કારણ કેસાયો કસાયો ઘરમાં પહેરી જાય વાંચવા કોને કહ્યું વાંચજો આ બીજા બધા નાટકીય પુસ્તક વાંચવાનું શું વાંચો છે મોક્ષ માં ધર્મ એક અવતારી થવાની ઈચ્છા થાય છે ભાઈ ને ના થાય પણ તમને ખબર ના પડે અમને ઘેર બેઠા ખબર પડે શું સહજ પડે નઈ બિલકુલ એ ના થાય ચિંતા જ ના થાય ચિંતા થાય તો તમારી દાવો મળજે એવું કહીશું વર્લ્ડ માં કોઈ દાડે એવું જ્ઞાન આપેલું નથી જે ચિંતા ના કરે ચિંતા થાય દાવો મળજો બોલો બીજું હે તમારે ચિંતા ના થાય એવું જ જાય છે ને તારે બદલાય બધું કરીએ આવ્યો જો આપણે લાગે પડ્યું અત્યારે લઈ જ ન એક બાજુ કાઢી નાખ્યુંન ભટકવાનું મટી એક જ્ઞાન અપાય પણ બે ચાર સતત માં આવવું પડશે તાર પેલા મારે કરવું પડશે ને વિધિ કરી છે